નાદા મેળા એટલે સુરત માં ત્યાં દાદા મેળા એટલે મને ઈનામ ના આપનારા મળશે ઈનામ આપનાર પડશે અમને બધું પરીક્ષા દેનાર પરીક્ષા લેનાર હશે પ્રભાવિત ગણ માર છે અને કઈ જગ્યાએ દસંપૂર્ણ છે સમાધિ વરત જે મને કઈ કરવાડે અમાર સંપોષવા લીબ્રા હતા આ ની મંત્ર માનકલામાં આપણા બધો છે પણ અનુભવ સંસાર માં કરી શકાય બરોબર ભાઈ શાંતિભાઈ તો રહી ગયા લાગી જાવ ચિંતન કઈ રીતે સંસાર માં થઈ ગયર બીજું ક્યાં જવા બીજો સાંભળ્યું ભાઈઓ બીજો ત્યારે ભાવ કેવી રીતે રાખવો સુખ દુઃખ માં સમભાવ કેવી રીતે રાખો કરી શકાય મેળવવા માટે શું નિયમો લેવા કઈ આજ્ઞાઓ આત્મ પ્રશ્ન સભું દર્શન કરવા શું પ્રયત્ન કરવા નવો પ્રશ્ન સભુહો પ્રયામ બતાવવા શું કર્યું તમે શું કર્યું એટલે આ નવ કલમો તમે શું કર્યું એમને પોતાને પછી હું સમજાવું છું પછી બીજો પ્રશ્ન શું છે શરીર થી આત્મા જુદો છે નિરંતર છે પછી ત્રીજા પ્રશ્ન બીજા પ્રશ્ન માં છે નમુ નું કીર્તન આવે છે તો વસ્તુ નામ બીજા જાય અનુભવ હોય ને નાસ પણ સિન્દ્ર ઘાટી ના લોકો માણસર ઘાટ ના ને દાખલ કરાયજ ના માણસ કોલેજ પ્રભુ ને કઈ લેવા દેવા નથી ભગવાન નામ સ્વરણ ને કઈ લેવા દેવા નથી નામ સમય તો તમારે એકાગ્રતા કરવી હોય શાંતિ રાખ મન ની શાંતિ જોઈ તે નામ સ્વરણ કરવું શું પ્રભુ ને કઈ લેવા દેવા નથી સંકલ્પ વિકલ્પ નો હોય નહીં સંકલ્પ નિર્વિકલ્પ સમાધિ ની નિંદ્રતી ઊંઘતા નથી નિંદ્રણ ગયા પ્રકારના મોફ માં કઈ પણ બો રહ્યો નથી પછી મોહજ ઓછો કર્યો મોફ મેળવા માટે શું નિયમો જે આજના પાછળ એ પાર જ રઘુ દર્શન કરવા પ્રયત્ન કરવા થઈ ગયા હતા શું પ્રયત્ન કરતા અને પ્રભુ પ્રેમ વધાર વધી પણ શરૂઆત છે દાદા પાસે આવ્યા નથી નવી વ્યક્તિ છે તો એને આપ કેવી રીતે સમજાવો સુખ દુઃખ માં સંઘારો કેવી દુઃખ દુઃખ એ કલ્પના છે કલ્પિત વસ્તુ છે સાદી વસ્તુ નથી આ કલ્પના થી બહાર નીકળો ક્યાંય દુઃખ રૂપમાં કલ્પના થી બહાર નીકળો ક્યાંય દુઃખ દુખમાં નહીં કલ્પિત વસ્તુ બો રહેવું અને સુખ દુઃખ માં સંભાવે બની શકે આ સુખ ઘરે કરતું જ નથી આ તો આરોગિત સુખ છે કલ્પિત સુખ છે આપડે માનીએ તો સુખ નહીં નહીં સુખ જ નહીં દલીબો માં તમે સુખ આવે જો તમે આરોપ કરો તો આવે એના સુખ દુઃખથી આપો જગત રહે છે અને ખોટી કલ્પનાઓ સુખ દુઃખ માં કલ્પના છે આખા કાલ્પિક ભયથી આ લોકો ફસાઈ ગયા એટલે સંભાર નું subjective માં સંભારા માટે કલ્પના થી બહાર નીકળવું પડે એ તો મને હા અને નીર કલ્પના પોતા નીકળના નીર કલ્પના ઉપર નીર કલ્પના વેરી ધ્યાતના જુદો 체험 અનુભવાય છે તે નીર કલ્પના છે જુદો છે હાલે સાવ વેરી ધ્યાતના નીર કલ્પન છે ત્યાં સુધી આવું આ તરે છે ના સુતાઉં છું મારું પોતાનો બિંદુ ના ના હું આરનામ અરવિંદભાઈ જોહર અરવિંદભાઈ જોહર હું અરવિંદભાઈ સુતેયતી કર હા અને હું અરવિંદભાઈ દરેક ઘરે દી નથી દરેક ઘરે આસુ તો તેય દી રીકત થાય હા તે જો રીઅલ રીઅલાઈઝ થાય એ દી રીકત તે જો રીઅલ રીઅલાઈઝ આ તને તે જો રિલેટેડ એલા હોય છે કેલબેન ત્યાં સુધી કલ્પના વિકલ્પ કલ્પના કલ્પના દુઃખ બધા છે અનુભવ તો થાવિકલ્પ પડી રહ્યો ઘણા અનુભવ કરો છે બને એ અમે કરી આપીએ તમારું એ બધું અમે કરી આપીએ તમારી વાત સમજવાની માણસ પોતાની જાતે ના કરી શકે એવી વસ્તી નથી આ તો ખુબ ખેડૂતો જ્ઞાની અવતાર હોય અને જ્ઞાની કોને કેવાય હિન્દુસ્તાન માં કેટલાક જ્ઞાનીઓ છે ઓછા પણ કેવા રેસ્કો પડેલા જ્ઞાની સાતા જ્ઞાની બુદ્ધિ જ ના ભાઈ ઘાંટો બુદ્ધિ જ ના ભાઈ જગત માં ખૂબ વિકાસ હોય તો કામ કરી જાય તો સાદા જ્ઞાની ને બુદ્ધિ હોય ની બિલકુલ બુદ્ધિ અને લિમિટેશન લિમિટેશન જ્ઞાન કહેવાય નહીં અને બુદ્ધિ અહંકારી હોય જે અહંકારી બુદ્ધિ ના હોય ને એટલે જ્ઞાનીઓ બધા નામ ના કહેવા માત્ર શબ્દો થી ગાળે એટલું પોતાનું પ્રભુ નું ચિંતન કઈ રીતે થાય પ્રભુ નું કોણ કરે ભગત કરે આ તો પોતે નિરીકત થયો એટલે ભગત થઈ પણ પોતે જ ભગવાન થયો પોતે પોતાનું પોતે જ પોતાનું ધ્યાન કર્યા કરે જવા માટે નામયુન એકાગ્રતા લાવે તેની શાંતિ રહે મન ની શાંતિ રહે મન ની શાંતિ નામ સમય રામ રામ બોલો તોય ચાલે અને મરા મરા બોલો તોય ચાલે ના હોય ને નિદ્રા હોય નિર્વિકલ્પી ખોરાક ખરા કર ના લે નિર્વિકલ્પી સંધાશ જાય નઈ જે ખોરાક લે તે સંદાસ જાય વિકલ્પી ખોરાક લે અને વિકલ્પી સંધાશ જાય નિરિકલ્પ ને મોહ હોય કોઈ મોઈ પણ પ્રકાર મોહ ના હોય મોક્ષ મેળવવા માટે મોક્ષ માં જતા હોય પોતે જ નિરિકલ્પ સ્વરૂપ જ મોક્ષા નાની આજ્ઞા પાડે આજ્ઞા પાહી પડી તમે પ્રાપ્તિ કરો પછી આજના પાઈ કરો જગત ના તમામ પ્રશ્નો વર્લ્ડ માં એવો કોઈ પ્રશ્ન નથી બાકી રાખી શકાય પ્રેમ વધારવા શું કરો તમે શું પ્રેમ વધારવા પ્રભુ પ્રભુ પ્રેમ વધારવા શું કરવું જોઈએ પ્રભુ પ્રેમ વધારવા શું કરવું જોઈએ વધારવા નઈ વધારે તો ઘટી જાય ક્રિયા થાય તો ઘટી જાય આવ્યા પછી જાય નઈ ઉતરે ચડે નઈ ઉતરે ચડે ને સીધી પ્રાર્થના થઈ જવાય પ્રજ્ઞ થઈ જવાય પ્રજ્ઞ આ સવાલો માંથી તમને અમને જ્ઞાન આપવા જેવું શું લાગ્યું આ સવાલો માંથી અમને જ્ઞાન આપવા જેવું શું લાગ્યું તમે હવે રવિવાર આવો એટલે તમારું બધું સરસ સમાધાન થઈ જાય આ તમારી બધા પ્રશ્નો સોલ્યુશન થાય તમારી ઈચ્છા પૂરી થઈ જાય અનંત ઈચ્છા પૂરી થઈ જશે અનંત અવતા જે ઈચ્છા હતી હોલ એમના રિલેટિવ આ હોલ જે છે ને આપી દે એમ પેન કોઈ કારણ એવો નથી આવ્યો તો અભ્યાસમાં ભાવ તો સંપૂર્ણ કોઈ સંપૂર્ણ વધારે થાય થાય પૂરી એવું કોઈ કારણ આવ્યો નથી આ કાળ એવો આવ્યો છે સંપૂર્ણ છે ના આવના રીતે તમે તમારે પોતાનો કૃષ્ણ ભગવાન પરમાત્મા રૂપે થયા એમના વિશે આપનો અભિપ્રાય શું છે કૃષ્ણ ભગવાન પરમાત્મા રૂપે થઈ ગયા એમના વિશે આપનો અભિપ્રાય શું છે એ અવતાર જે લીધો એમનો એ અવતાર જેવું આપ્યો મહાભારત એ અવતાર છે કૃષ્ણ ન હતો એના વિશે આગળ નતો કે કે કૃષ્ણ ભગવાને જે અવતાર લીધો મહાભારત પ્રત્યે એનાથી આગળ એમનો કયો અવતાર હતો કૃષ્ણ ભગવાને જે અવતાર મહાભારત પ્રત્યે કૃષ્ણ ભગવાન રૂપે લીધો કે એનાથી આગળ ભાવમાં કયો અવતાર હતો કાંયા અવતાર હતો એના આગળ પટેલ પટેલ નો દર્શક આમ શું એમાં મુસ્લિમો ના મા અંગ્રેજો ના માને એના માટે નહી માનસ માટે બરોબર બીજી તો હોય તો કરતો બદમાશ્ય કરતો હોય લુકડે કરતો હોય ઢેર ઝેર કરતો હોય ઘાતો લેતો હોય એ બધા થાય ચાર બે પગ વાળી ચાર પગ વાળી ચાર પગ મનુષ્ય માં કે દેવ તરફ જવું આપવાનો એ માટે કઈ છે સભા ને હેલ્પ કરવાની જરૂર નથી આજુબાજુ નું લોકલ બધું કે બઉ સજ્જન માણસ હતા ફરી અહીં આવવાનું અને આજુબાજુ કે તમને જરૂર ફરી પાસે કામ કરે ફરી તમે ફરી ઘરો કામ ના કરો એવું પાછા ના કરે પેલો કર્યા કરે તો સુખો થી ઉપર શું કેવાય ચાર પગવાર ક્યુ ઉભું ના રહેવું પડે આપડે એટલા માં ક્યુબું પડે બધું રિઝર્વેશન થયાર ચાર પગવાર અને કરે કરેતાર ઉપર થી તમારી ક્રિયા નું પણ એટલે કર્મ ઉપરથી પણ દાદા દોકાન ક્યાં છે દાદા ભગવાન ક્યાં હોય દાદા ભગવાન જ્ઞાનીપુર છે કામ કરી રહ્યો એટલે ઘણું કામ દીકરી એવું થયું છે ભગવાન ચપ્પન અને પછી મંત્રો છે મંત્રો થી લોક બધા પડ્યું જમા પડ્યું પક્ષપાતી મંત્ર ભગવાને કહ્યું મંત્ર રાખ્યો અને તમારી માન્યતા સ્વર્ગ વિશે આપની માન્યતા શું છે સ્વર્ગ વિશે આપની માન્યતા સ્વર્ગ સ્વર્ગ અહિયા આગળ જે દુઃખ વળી થાય છે એ તો વધુ પ્રકારે હોય તો હોભળ્યું હોય તો હોભરતા જ માસ મરી જાય માસ ઘણા લોકો કે છે કે સ્વર્ગ છે તો બીજુ એમને રોજ અહી વધારે આવતો નથી હા હા અને બાર લોકોને કે બઉ છે અહીં જ છે કે આવતો હોય તો બોલે વધાર થાય પછી કૃષ્ણ ભગવાન આવું બોલો એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે તમારા પોતાના તમને પૂછ્યું લોકો તો એવું બોલે છે લાઈન લાગેલી ક્યુ ક્યુ લાગે બધું બાર જેવું લાઈન લાગેલી ઊંચા ઊંચો માણ થાય છે બધું અને ઊંચો માળ ત્યારે બગા ઉગાવ્યો ભગવા ઉ કેટલી બધું અવાજ થાય વાગી પેલા ઘણું પડ્યું ગયું એટલે પેરે બુંબાઈ કઈ જત તો મારતું તે મને ગોળી મારું છું હાલાકી ગુળી આવે તો ચાલી ગાડી વાળી પાણી ભગવાન પણ છે ભગવાન કઈ કરતા કોઈ કરતા નથી ભગવાન આ વિજ્ઞાન ના જ્ઞાતા આ પછી મગન માં બોલો રસ્તો જાય પછી આસપાસ જતા પછી આવે મુંબઈ નો આવતો વધારે હાથ માટે મટી ગયેલા વિશાળ થી બધું થાય છે લૌકિક વાત માં રાતા લૌકિક ચાલી જાય હા કઈ ઉજવણી પૂછ્યો બધું પૂછાયુશન મળી જાય એમને કારણ કે અમારા દર્શન ભગવાન નું દર્શન ચૌદ નો નાદ હું એમ સમ ज्ञान जाने जाने हो दृष्टि तो, तो पची आए दृष्टि पची आती ज्ञान काम विद्यार दृष्टि काम बदवाज ज्ञान बदलवा એવું ના સમજાય સમજાય બધું પણ એવું દારો કરે નહી શું દારૂ છે એ પાછું વધારવાથી નર્ક માં જવાની તૈયારી થાય કયુલ માં નર્ક માં જાય માં વીલ પાવર લીધી જાય નર્ગમાં જાય વધારે રાત બે થાય ને વધારે તમને પગેલા હજી તમે ઓગી નથી લાગ્યા તો એના માટે શું કરવું જોઈએ તારે નક નકામ ગયો આપડે બજાર મા આવું વાત છે દાદા ઓળખાણ પડે ત્યારે તારે વાત આત્મજ્ઞાન કેમ થાય કેવું પૂછ્યું સમ્યક દ્રષ્ટિ સમય દ્રષ્ટિ હોય તો તને આત્મજ્ઞાન થાય કેવાય એતો બરોબર છે પણ એને પણ રાતિક પુણ્યા બંધ હોય તો ક્યાંથી પૂછવાનું આત્મકલ્યાણ ક્યાં ની થાય रात जो पुण्या नु बंद हो तो, तो, तो, तो, तो क्या क्यों मोक्ष मई जाए ताँगे ताँगे ताँगे ताँगे तो बरबर दृष्टि जीव ने पुन्या हो भी बापोजी जीव ने जो પુન્યા નું બંધી હોય તો એ પણ છે સમય જીવ હાથે જગ્યા નહીં આ તો ભૌતિક સુખ હોત વિનાશી સુખ છતાં એ મોક્ષ ન જઈ શકે ને ના જાણ તો થઈ જાય તો થઈ જાય એવું કે છે કે પૂન્યા નું જે ઉદય હોય તો પછી છે કે ભૂતગલ પર્યાય માં જો પુણ્યા નો બંધ જો સાચવી રાખે તો પછી એનો મોક્ષ ન થાય ને પાછ નો ભેદ સમજ અ મોક્ષ છે स्व पर।, पर नो भेद जापर उ સ્વ અને પર ને જાન હોય કે સ્વ પર નું ભેદ જાણે પણ જો બંધન હોય તો મોક્ષ કેવી રીતે જાય નથી પૂછતા હોય તો નમસ્કાર કરવા માટે મારી પાસે પચાસ હજાર માણસ નમસ્કાર કરવા તૈયાર છું હોય તો દેખાડું મને હજી બરાબર સમજાતું નથી આગળ કાપુ અને ઓડું ભેરું કહેલું હોય જાણકાર જોઈ નથી જોઈએ તો જોઈએ તો ના પડે અને તો દ્રષ્ટિ બદલાય કોઈ દ્રષ્ટિ બદલાય નહીં દ્રષ્ટિ બદલાઈ હોય તો બધા લોકો દર્શક ખુશી હોય દ્રષ્ટિ ના બદલાય એની એ ભૌતિક દ્રષ્ટિ જ હોય આપડે જરા કહીએ ની સાહેબી બદલે મને હજી સમજાતું નથી બરાબર મીઠા દરગાણ બાળ થશે કાકો મિથા દ્રશ્યો છે આ દ્રષ્ટિ બધી આપણી વિરાશ થઈ જાય હું આત્મા પણ આ દ્રષ્ટિ ના થાય થાય ને કરવાની ઈચ્છા છે જ્ઞાન લીધેલું છે આપડે દિગમ્બર ચંપકભાઈ ત્યાં કેસી ભાઈ ના ઘરે તમારી સાથે સત્સંગ ગણા કર્યું મહારાજ સાહેબ ની સાથે ઓલા મહારાજ સાહેબ હતા ને આપડે મહારાજ સાહેબ ની સાથે લીધેલું છે એવું જ્ઞાન પછી દર્શન ના કરવા અત્યારે મારા બેરાણી જેઠાણી બહુ અગેન્સ્ટ છે આમાં જેઠાણી મારે જ્ઞાન લેવું છે પણ મારા સંજોગ બેસતા નથી રડું આવે દેખાય ના માણસો ને જોઈ લે ના રેલું હા ગાડા મેન્ટલ હોય કોઈ શંકર તો આવશે મને એમ કે આટલી કમાણી છે ખોટ નીકળી मैने कमाणी थी आती है आटल नव सीखे हम रडू आतु मजबूत थे होगा डोस एनु रडू तो होना पचास लाख रुपए यू तो रडु होी बड़ी जगह તે આ જાત હોય છે બધું પાછું ફરી જાય ભય પસ્તાવો થાય બધું પાછું ફરી જાય આપડે અને પસ્તાડ ન આપડે કેટલા પગાર એવું કલ્યાણ કેટલી ભૂલી ભૂલ તૈયાર ખર ત્યારે બીજાની આંખ માં પાણી જવું ને તો કરા આવી જાય હે તો પાણી આવી જાય મમી મરી ગયા થાય એ પેલી બીચ આરો બધારા ને તે ઘડીએ આખવા પાણી આવી જાય તે ઘડીએ રેડી પડાય તો એવું માં દરવા આવું જે તો કરા જાય લે એવું પર દરવા આવું મેં વાંટા એની બતાને કોક આયે જ ન બધારા પાણી દે કદે એરું તો કરા દે કે માથે મરી ગયા હે પેલી મરીયા ગંદા પાણી મરી બિસ્કીટ હું ગરમ દરું કઈ દરું નથી મારી ને ભરેલું હા જાય હાથ બાજુ પહેલા કરવું થાય ક્લિયર થાય તન્મ આકાર થયા વગર આપે કહો ને જ્ઞાની ને પણ રડું આવી જાય જ્ઞાની ને પણ રડું આવી જાય તો મે તન્માકાર થાય તો રડું આવે ને ખરેખર ના એવું નઈ તન્મા કાર થાય છૂટા હોય રડુ આવે अहंकार अहंकार सही हो क्रिया सही हो अहंकार